ભગવાું જય જયકારુ રાધા ભવન ના સિમર દ તારૂ ભગવાના જયારૂ રાધા બાગવા ના સિમર દ તારૂ રાધા ભગવાન ના જય જયારૂ રાધા ભગવાન ના સિંહ જય કાર ભગવાન ભગવાન જયકાર ભગવાન ભગવાનના જય સચિદાનંદ મહત્મા સત્સંગ લઈ લઈએ જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ ચાલો આજે આ પરમ પવિત્ર જે કોઈના પણ ઉપરી થયા નથી એવા દાદા ભગવાન અને એમનાથી પ્રાપ્ત એમના હૃદય સમૂહ સ્વરૂપ એવા આપ્તપુત્ર સાહેબો છે આપણો વડીલ વર્ગ છે સકલ સંઘ છે બધા જ કેન્દ્રોના સંઘપતિઓ છે હમ અને સોનગઢના આવ્યા છે સંગપતિ પેલા આપણે સોનગઢ પારા દાદાનું જે જ્ઞાનનું નિમિત્ત બન્યું એના હા ઠાકોરભાઈ પેલું બાજીપુરા બાજીપુરા બધું આવ્યું છે પેલું લલિત કહી ગયો કંઈ સંતાઈ ગયો છે હા હા રહ્યો અરે ઊભો થાય દર્શન આપ બધા એને શું વાત કરું છું તારા દર્શન તો મળતા નથી બધા કોક દાડો મળે દાદા ભગવાને શું કૃપા ઉતારી છે એના પર હમ તો આપણે આપણી એટલે કે દાદાની વાતો આપણા મહિલા દાદા ભગવાન છે એ આપણને કરાવે અને એમની જોડે આપણે આ વાતું કરીએ ચાલો બરોબર છે ધીરુભાઈ સાહેબ તો તમે શું કહો છો કે નમો વિતરા ગાય દાદા ભગવાન અસિમ જે કરો જય સચ્ચિદા એમની પ્રાર્થના છે આજની કે દાદા ભગવાનનું જ્ઞાન વિજ્ઞાન જેમ છે તેમ સમજાય દાદા ભગવાનની આજ્ઞાધર્મ જેમ છે તેમ સમજાય દાદા ભગવાનનું વિજ્ઞાન સ્વરૂપ જેમ છે તેમ સમજાય દાદા ભગવાનનું કારણ કારણનું સ્વરૂપ જેમ છે તેમ સમજાય અને એ રૂપ થવાય એ જ આપણું ધ્યેયને લખવાવું જ ઘટે દેહને રહેવું હોય તો પડે પરંતુ દે કંઈ એવું આપણે ધીરજ વારો આવ્યો છે આ કાળમાં એટલે દાદા ભગવાન આપણને બધાને મૂકીને ગયા છે એટલે આ જગતના લોકોને એનો બહુ સારી લાભ મળે બહુ સારી મળે હૃદયથી હૃદયનો લાભ બધાને મળી જાય અને એકબીજાને પોતાને કોઈ જુદાઈ ના લાગે આવી રીતનું બધાને પ્રાપ્ત થાય એવું સુંદર છે એમનું કારણ કારણ સ્વરૂપે આપણું અંતિમ લક્ષ્ય છે બધા શું પછી જે થયું તે આપણે એને માપવા જવાની કોઈ જરૂર નથી સમજાયું ને કારણકારણ સ્વરૂપ ત્યાં આગળ દાદા ભગવાન પ્રત્યક્ષ છે આપણને શું અને આપણે એમનેથી થોડેક અંશ બાજુ રહીએ હંમેશા જ્ઞાની પુરુષ હોય દેહારી પરમાત્મા સ્વરૂપ હોય સંત પુરુષ હોય તો પણ એમાં આ એક મોટો નિયમ છે સુંદર કે સામે સામે સમક્ષના ઊભા રહેવાય થોડું સાઈડમાં હોય છે એવું આપણું એ વિનય સૂચવે છે બીજું તે દાદા ભગવાનનું વિજ્ઞાન સ્વરૂપ તો બરાબર જ છે એ સમજવાનું છે એ અગર જ કારણકારણ સ્વરૂપ રહેવા કહું એટલે કે આપણને આ શરીર અને મસાલો અને અંદરનો માલ ભરેલો લઈને આવ્યા છીએ આ બધો એમાં આપણું મારાપણું અને પોતાપણું ઓગળતું જતું જાય શું કહ્યું અને આપણને મૂળ કારણનું કારણ પ્રાપ્ત થઈ ગયું છે જે અવિનાશી છે સનાતન છે અને આ વિનાશી શરીરમાં વિનાશી સંસારમાં બધાની જોડે રહીને પણ આપણે સારી રીતે અનુભવી શકીએ આપણે બધા બધાને સ્વાદ આવે પોતપોતાની રીતે દરેકને આવે અને એવો સ્વાદ બધાનો આવેલો આપણે બધા ભેડા થઈએ કેટલો આનંદ આવે આપણને અને આવું પવિત્ર પર્વ અદ્ભુત અને આજે દેવચંદભાઈ સાહેબ છ છ કેન્દ્રો પર જે ગુરુ પૂર્ણિમા ગોઠવાઈ છે બહુ સુંદર વ્યવસ્થા થઈ છે અને એટલી સુંદર રીતે ઉજવાય છે નહીં તો હવે એક જગાએ મોટી સંખ્યા કરવી બહુ મુશ્કેલ પડે એવું એવું થઈ ગયું છે સંખ્યા બહુ ખૂબ વધી ગઈ છે સંઘની શું અને જ્યાં દરેક સંઘ ત્યાં આગળ પાઠસો હજાર આવો થઈ જ જાય છે બધા થઈ જાય એટલે બાકીના તો હજુ કાલે આવી જ જવાના બધા અજરસ થઈ જશે અને આજે તમે આ એ રૂપ આપણે થતાં જ જતા જઈએ છીએ કારણ કે એ આપણું અરૂપી રૂપ છે કેવું હા જે સિદ્ધ ભગવંતોનું અરૂપી અરૂપ છે શું કહ્યું કારણ કે ત્યાં દેહ નથી ખાલી કેવળ આકાશ છે અને એ અંતિમ ચરમદેહના આકારે ચૈતન્યગન સ્થિતિએ બિરાજેલા છે બધા પોતપોતાની રીતે પરંતુ આપણે એમની પ્રાર્થના આરાધના કરવા માટે કોઈએ જેને જે ફાવ્યું તે રીતના સ્વરૂપમાં આપણે આરાધના કરી લઈએ તરીકે પાર્શ્વનાથ ભગવાનની આરાધના કરીએ તો છેલ્લું એમનું કેવા જ્ઞાનનું છે આખું જ તે વખતનું પાર્શ્વનાથની ટૂંક છે ને આપણી ગજબ નહીં છે ગઝબ નહીં બહુ ત્યાં જાય જાય છે ઘણા બધાના અનુભવ થાય છે બહુ સુંદર તો એ આપણને શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થયું દાદાએ કહ્યું છે વનઅષ્ટ અષ્ટમાંશ તો થયું છે અને આજે પ્રગતિ પથે છીએ આપણે બધા પ્રગતિના માર્ગ પર છીએ આત્યંતિક મુક્તિના બહુ સારી રીતે તો એ તો થયા જ કરે છે આપણું અને છેલ્લે દેવ સુધી આ થયા કરશે અને આપણે અરૂપી અરૂપમાં સમાઈ જઈશું અને એનું સ્થાન અહીંયા નથી હોતું જ્યાં રૂપી દેવો હોય એ પોતાનું સ્થાન હોય છે જ અને અવકાશ ક્ષેત્ર તો એટલું બધું ઉદાર છે કે નાના નિમ્ન કક્ષાનું નાના નાનું જીવોને પણ અવકાશ આપે છે તો પછી આપણે મનુષ્યો વ્યવહાર રાશિ તો શું કહીએ આપણે બહુ ઉદાર થ છે એમનું એવું જ આપણું આ વિશાળતાવાળું હૃદયનું આ દાદા ભગવાનનું અક્રમ વિજ્ઞાન એવું ઉદારતાવાળું આજે બધા જુએ માણે આપણે બતાડવું ના પડે એ બધા સમજાય સમજાતું જાય એ જાણે ખરેખ આપણે બધા વિશ્વમાં છીએ બધા એકબીજાને મળીએ છીએ એવા માણસો નથી એવી બહેનો નથી જુદું જ લાગે છે કંઈક એમને કંઈક સ્વાદ આવે જોડે બેસવાનું મન થાય શું એવું થાય એ વિજ્ઞાનનો સ્વભાવ જ છે ખો અને આપણે આપણને જ પોતાની ફાઇલ સ્વરૂપને જ સમજાય સમજતા જઈશું તેમ તેમ વિજ્ઞાન ખુલે જ દરેકને એ એનો અમુક જ દેહ અમે એવું તો રાખ્યું જ નથી એના માટે એવું સુંદર વિજ્ઞાન છે બસ આ તમે પવિત્ર દિવસે બરાબર છે તમારી આ બહુ સુંદર પ્રાર્થના છે અને અમારી પણ આપ સૌને અમારી જ પ્રાર્થના છે અને આપણે એકબીજાને એકબીજાથી લાભાન્વી થયા કરીએ અને એકબીજાના કૃપા આશીર્વાદ થી પ્રગતિ કરતા રહીએ આપણે દાદા નું કે છે અમારે બાકી છે પછી આપણે કોણ રહ્યા દાદા પોતે કહે છે શું કારણ કે અમારે એટલો વ્યવહાર ચાર ચાર ડિગ્રી ઉણો છે ને પણ આપણે ડિગ્રી ગણવાની નહીં આપણે તેમનો ત્રણસો જ જોવાનો એટલે આપણી નજીક પહોંચી જઈએ પહોંચી જઈએ પરંતુ એ દાદા ભગવાન એ દાદા ભગવાન છે એક અને અનન્ય છે આકારના વિષય સમજી લેજો સમજી લેજો ખાસ કરીને એમાં જોર થાય તો દુનિયામાં ગા પાકે જ નહીં કોઈ દિવસે અને જ્ઞાની એવા નથી કે પોતે એકલા જ રહ્યા કરે ના ના એ તો બધાની જોડે રહેવા માટે આવ્યા છે બધાના બધાની સાથે સેવક ભાવે અને એમની સેવા સહેજાશે બધાને મળ્યા કરે એવી આવ્યા છે અને દાદા ભગવાન આવ્યું આખા જીવન રહે આપણી જોડે કેલિફોર્નિયા અરે આપણા અમેરિકાના મહાત્માઓએ બધું જોયું અનુભવ્યું બહુ સુંદર અનુભવ્યું છે અને કેવો પ્રેમ આપ્યો છે એમને અને બધાને એક સરખો છે એક સરખો ત્યાં સુદર્શન ચક્ર આવ્યું એટલે આજે ભારત વિશે દાદા ભગવાન એક અદભુત યોગેશ્વર પુરુષ મહાપુરુષ અને લઘુત્તમમાં લઘુત્તમ પાછા આ પદ ક્યાંથી મળે મળે ક્યાંથી આપણને એટલે બધા ધન્ય થઈ ગયા છે આપણે બધા જ અને આ દાદાના દર્શનમાં કેમનું અહીંયા કંઈ બાવળિયાનું વૃક્ષ અને ત્યાં એમનું ત્યાં વિધિ કરવી થયું આ સ્થળે એ તો અહીંયા શરૂઆત થઈ તેમાંથી કયા સ્ટેજમાંથી પસાર થયું છે કોઈને ખબર પડી જ દેવચંદભાઈ કેવા કેવી પરિસ્થિતિઓમાંથી આપણને જ્યાં કાંઈ જગ્યા મરી જતી રહેશે કે છે હમણાં ઠાકોરભાઈ છે અમારો સાક્ષી એ બહુ મથામણ કરી છે એને બહુ મથામણ અને આપણા એમના શાળા અને બધા આપણા બધા જ શું સારી એવી મથામણ કરી શરૂઆતમાં એને અમારે બ્યાસીમાં સુદનનું કામ ચાલુ કરેલું અમે તો પેલા પાયા ચાલતા ત્યાં આવેલા કે આવું છે ત્યાં જવું પડશે ગાંધીનગર કંઈક ચંદ્રકાંતભાઈને તો વાત થઈ તમે કહું થોડું કંઈ હંમેશા લક્ષ્મી ખોટી નથી લક્ષ્મી ખોટી નથી પરંતુ એ લક્ષ્મીનો સ્વભાવ જ નથી કે ક્યારેય કોઈને વર્ગણ સ્વરૂપે ચીટકી રહે લક્ષ્મીનો સ્વભાવ હોય જ આ તો કારણ કે લક્ષ્મી એ તો ભગવાનની ડાબુ અંગ છે લક્ષ્મી નારાયણ એટલે દાદા ભગવાનને જો આ રીતે આપણે ઉપયોગથી દર્શન લેશો તમે તો લક્ષ્મીને તો એવું છે જ નહીં જેમના નજરોમાં જીવનમાં લક્ષ્મી નારાયણ જળઈ જ જતા ગયેલા છે જળતા જાય છે ધીમે ધીમે લક્ષ્મી ફોલો કરે છે લક્ષ્મી ફોલો કરે છે કે ચીટકી રહેવા માટે નહીં કારણ કે સ્વભાવ જ નથી એનો એવો એનો સ્વભાવ નથી પરંતુ આ એક એવું અદ્ભુત યશનામકર્મ આજે બહુ સૂક્ષ્માથી સૂક્ષ્મ રૂપે કામ કરી છે આખા ભારતને વિશે અને વિશ્વને વિશે અને આપણે બધા મહાત્માઓ વડીલો આપણે જ્યાં જાય બધાને અનુભવ થાય છે સ્વાદ આવે છે આજે સેમિનારો થાય છે આપદોતરીની હાજરીમાં એવા સુંદર થાય છે કેવા કેવા બધા મોટા મોટા મોટી સંસ્થાઓ આગળ એ લોકો થાય છે હમણાં બે સેમિનાર થયા અમેરિકામાં અમને સમાચાર મળ્યા બહુ સુંદર ગયા હ્યુસ્ટન અને થયો બીજો પહેલો એલે અને પછી હ્યુસ્ટન એલે પહેલું લઘુના વુડમાં અને આ હ્યુસ્ટનમાં થયો બંને યુનિવર્સિટીઓમાં સારામાં સારા બોલો ઘણા સારા અને ચાલ્યા કરે છે ચાર પાંચ ચાર પાંચ તો થયા કરે નહીં આમથી દર વર્ષ અને ડૉક્ટર રાધે ભલે એમના માતાજી બહુ છેલ્લી સ્ટેજમાં છે આવે તો ઘરમાં પણ નથી રાખી શકાય એવા તો આજે નર્સિંગ હોમમાં છેલ્લા ત્રણ ત્રણ ચાર મહિનાથી છે મું કહી ગયા મેં કહું આ બહુ સારું કર્યું એટલે મને એમને આપ્યું ફોનય આપ્યો બહુ સારી રીતે વાત થઈ લગભગ ત્રીસ ચાલીસ મિનિટ વાત થઈ અને એમને પણ કહ્યું અને આજે આવી ઉંમર છે ને આ હાલત છે બધું આ તે બધું પત્તું હેરાવાતા થઈ ગયા છે રાધે પોતે જાતે એમને ડ્રેસિંગ કરીને એટલું કરતા કલાક બપોર કલાક આખી રાત કે છે તે કહે છે કે હું મેં કઈ વાંધો આ તો બહુ મોટી પુન છે ભાઈ હમ માતાજીની આટલી સેવા તો એટલે બાકી તો એનું દિલ તો આપણા બધા જોડે જ છે ત્યાં આગળ અને ત્યાં બેઠા બેઠા એ ઘણું કામ પોતાનું ચાલ્યા કરે પણ ત્યાંનું આપણું અહીંનું રિસર્ચ સેન્ટર ત્યાંનું હોલિસ્ટિક સાયન્સ રિસર્ચ સેન્ટર આપણી બધી વ્યવસ્થા તંત્રો બધા સકલ સંઘના આપણા કેન્દ્રના આપણા સુરતના કેલનપુરીના મુંબઈના બધા જે મુખ્ય ચાર કેન્દ્રો છે ને એની બધી જ આપણી કાયદાકીય વ્યવસ્થાઓ પર બધી સારી સરખી સુમેરે ગોઠવાતી જતી જાય છે એવું અમને ખ્યાલ છે થોડું ઘણું રહ્યા કરવાનું એ તો આ કાળ જ છે આ કાર છે એટલે કે આપણે કશું જો મન ઢીલું ના પડ્યું તો કશું ઢીલું નહીં પડે ચાલ્યા જ કરશે હં પુરુષાર્થ જેનું નામ કે જ્યાં મહેનત નથી શું કહ્યું સહજ છે સાહજિકતા છે એ પુરુષાર્થ આપણો હમ એનાથી જીવી જઈએ આજના અવસરે આપણે બધા જ આજે સૂક્ષ્મતે સૂક્ષ્મ સ્વરૂપે સ્નાન કર્મ સ્વરૂપે દાદા બિરાજી રહેલા છે આપણા બધામાં જ બહુ સારી રીતે અને બહુ એટલું સુંદર પ્રવર્તિ રહેલા છે અમે તો બધા જ કંઈ પોત પોતાના માટે કહી શકશે કે ધન્ય થઈ ગયા છીએ ધન્ય ધન્ય થઈ ગયા છે શું કોઈને દિલમાં એમ નથી હું ભગવાન થઈ જાઉં ના એવું કેવી રીતે હોઈ શકે કે દાદા ભગવાને પોતે કહ્યું કે અમે ભગવાન ના થઈ શકીએ ને આનાથી વધારે શું કહે અને જ્ઞાની ત્યાં સુધી કહી દીધું એમના વચનો જો કે જગતને આ બહુ આકરા લાગે પરંતુ એટલા બધા એ આપણને સજાગ કરી દેવા આવે છે કોઈને જો વિચારખો હોય એને તો કે જ્ઞાનીને ભગવાન પદ આપવું એમનું બહુ મોટું અપમાન છે હવે આ વાત જો પરમાર્થનો સમજાય તો કામ મજા આવે નહીં તો તો જરા કડવી દરવા જેવું થઈ જાય ઉદું થઈ જાય બાકી બહુ સમજ છે એમાં એટલે એમની લઘુત્તમતા દર્શાવે છે શું કહ્યું વ્યવહાર અને વ્યવહાર આ છે ખાલી વ્યવહારમાં રાશિમાં આવ્યા પછી અને મનુષ્ય દેહ મળ્યા પછી અને આજે આટલી સ્થિતિમાં અદભુત દશા કરીને આપણે બધા જીવી રહ્યા છીએ તેમાં આખો વ્યવહાર આપણો એ સમી જતો જાય છે શમન થતો જતો જાય છે અંદરથી જેટલો શમન થાય છે એટલો જ આ શરીર વિશેનું ફાઇલ વિશેનું આખું વિજ્ઞાન બિલકુલ પરપેચ્યુઅલ અને ફેક્ચ્યુઅલ એટલે કે હકીકત સ્વરૂપે છે નક્કર હકીકત સ્વરૂપે છે આ પોલા ફાઇલના જીવનમાં જેને નક્કર માન્યું હતું એ પોલમ પોલ નીકળ્યું એટલે મહાત્મા માત્ર કંઈક કોઈ પોતાના અનુભવ એ કહે ને તો પોલું નીકળ્યું એટલે એને બંસરી બજાવતા ના આવડે તો પણ સૂર તો નીકળે એનો અનુભવ નો નીકળે જોજો પોલું હોય તો જ નીકળે ને સૂર નહીં તો કંઈથી નીકળવાનો હતો હં મંદરબાદ તો બોંસરી બહુ ગમે છે કૃષ્ણ ભગવાનની હું અને બધા બે તો મહાત્માઓ અમારા આપ સૌને મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે આજે ખૂબ ખૂબ અને આપણે એક અરસ પરસ એકબીજાને એકબીજાથી આશીર્વાદથી બધા જ લાભ લાભ મળતો રહે બધાને ખૂબ તો આ તમારે આપણે ધીરુભાઈનું સાહેબનું રાખો લોકો કહીએ આ છે તો ઠાકોરભાઈ સાહેબનું ઠાકોરભાઈ સાહેબ અમારા આજે આવ્યા છે દર્શન આપો બધા દર્શન કરો દર્શન કરીએ તો દર્શન આપણે આપવા ના પડે એવું છે બહુ જોડે ફર્યા છે અને અમારા વસંત આ તો અમારા હગા થાય કે ખરું કે નઈ કોસમાડા અને એમનું ગામ આપડું કયું દાદા અમે જે બધા ફેરવ્યા છે પ્રેમના બે ફૂલ અમને ભેજ્યા છે સ્વીકારીયે છે સ્વીકારીએ છીએ શું છે બીજું કહો બેનો કંઈ તમે તો બોલવા લાગો કોઈ દેવ્યા નહીં તારો અનુભવ તો બોલને આવ્યો તું સાઉથ ઇન્ડિયન અનુભવ તો અહીંયા કે મધુરાઈનો આમ ને મદુરાઈમાં હમણાં બહુ ચાલ્યા તો એવું સાંભળ્યું આવ્યું મેં કહ દિલીપના મદુરાઈમાં આ શું થયું પાછું એ તો થાય થાય જગ્યા વિશ્વ છે ને નાટકના જાત જાતના ખેલ હોય બધા નહીં કેમ છે છોકરાઓ બધા મજામાં ગાડી ચાલે છે આપણે સરસ અનુભવ છે ઉંમર થયા અમારા પેલા પ્રવીણભાઈ સાહેબ આવ્યા છે જૂના જુઓ ને અસલ ને વેદાંત ની આવીને આવી છોડી પિતાજી સમયની પણ આજે તમારે વાત નહી બધા મોડું બોલ શું છે રોહિણી તાર પૂછવું છે બોલતા હોય ત્યારે એમના જે દર્શનનો જે અપૂર્વું હા એટલે એમાં શું છે કે જ્ઞાની પુરુષ એટલે કોને કહીએ આપણે જ્ઞાની પુરુષ એટલે આપણે વ્યવહાર ગમે તમ કે એમના ભેટો થાય થઈએ આપણે આવીએ ને સામે તો એમાં આપણે જ આપણને આપણને લાગીએ એમના એમનું એવું આખું આરપારપણું હોય એ આરપારપણું કંઈક આંખોથી દેખી ના શકાય પણ આ આપણી દિવ્ય ચક્ષુ છે એનાથી સમજી જરૂર શકો તમે બધા અને આપણા બધામાં કંઈ ને કંઈ ઓછે હોય છે જ મહાત્માઓ ના હોય બની શકે જ નહીં આ હં અને અમારા આપતા પુત્રોને બહુ વિશેષપણે બહુ સુંદર રીતે આજે બધું ગમે તે રીતે એમને બેસી નથી રહેતું કોઈ ફર્યા જ કરે બધે ફરતા ફરતા ફરતા ગમે ત્યાં સમજો અને દાદાએ ત્યાં સુધી કહ્યું છે કે શરીરને ત્રાસ આગે આપ્યા વગર ફરજો બધે જ્યાં જ્યાં જાય ત્યાં વાંધો નહીં અને થાક્યા વગર ફર્યા કરજો શું શરીર થાકી જાય તો કઈ તમારે નહીં થાકી જવાનું બહુ દાદાએ કહ્યું મજા પડે છે બધા બહુ મજા પડે છે હે શું છો બધા બોલો ને એટલે રોહિણી આપણે બધા મહાત્માઓને એકબીજાના અસપરસ હોય છે અને જ્ઞાની પુરુષ એટલે કે એમનો અનુભવનો વિશાળતા જે દિલની હોય છે ને એવી કે બધા સાથે એટલા હરીભરી ગયેલા હોય છે કે શરીર અલગ છે બધા પરંતુ એમની એ દિવ્ય ચક્ષુએ કરીને એમની વ્યવહાર દ્રષ્ટિ એવી બધી વિશાળ થઈ ગઈ છે કે એમાં એ પોતાને જ પોતા પોતે સ્વરૂપે બધે બધામાં જુએ છે ઝાડ પાન પશુ પંખી તો આપણે મહાત્માઓમાં તો પહેલાં પહેલું હોય પહેલાં પહેલું હોય કંઈ એમની સ્પેશિયાલિટી રાખતા નથી પણ હંમેશા હોય જ હંમેશા જ્ઞાની જ્ઞાનીને ઓળખે એમની દ્રષ્ટિ દ્રષ્ટિથી ઓળખાય આના જે વાતો છે આ બધી આપણે બધા ઓળખી જ લઈએ દરેકને સમજા અને જ્ઞાની એમને આ વ્યવહારની દ્રષ્ટિની જ વિશાળતા થઈ ગયેલી છે બધી આખી શું શુદ્ધાર્થમાં તો બધી બાજ બધી ત્રણસો સાહીઠ ડિગ્રીથી વિશાળતાવાળા છે પણ એ ધંકાયેલા થોડા છે ને આ વ્યવહારના લીધે એ વ્યવહાર ઉકલતો જતો જાય છે તેમ તેમ આપણે ખુલ્લે થતા જઈએ છીએ સમજાયું ને એટલે તો ચંદ્રમાની કળા બતાવીને હમ આજે તો કયું આજે તો કયું ચૌ ચૌદસ ચૌદસ અને કવિરાજે ગાયું છે ને ચૌદસ ને પૂનમ સુંદર કવિરાજ તો એમને દાદાએ જે કૃપા કરી છે એમના પર બધા મહાત્માને આખું વિજ્ઞાન એમને એક એક પદમાં ભક્તિ સાથે વણાઈ ગયું છે કારણ કે ભક્તિ એ જ્ઞાનનો ગુણ છે શું કહ્યું જ્ઞાન ભક્તિ વગર હોય જ નહીં ભક્તિ વગર હોય ભક્તિનું મહાત્મા એને પરા સ્વરૂપે કહ્યું એટલે પરમાત્માની સીધી ભક્તિ પોતાના અંદરના સમજાયું એટલે દાદાએ છેલ્લે છેલ્લે એમના કેવળ દર્શનમાં જે સમજાયું કે બધાને આવ્યા પાછળથી બધાને શું લાભ મળશે તો કે એક વિજ્ઞાન સ્વરૂપ છું છેલ્લું મળ્યું મધુભાઈ મહેતાને સાહેબને ત્યાં એટી સેવન અને દાદા ભગવાનના અસીમ જે જે કારો એક બધાને આ મહાત્માઓ તો ખરા પણ સર્વ જન માત્રને કામ કરશે અને પરદેશ્યો અમુક બોલે છે એટલા આનંદમાં આવી જાય છે મેં જોયું છે શું પરદેશ્યો એમને અંદર ગોઠવાઈ જાય છે સંગીતને ટ્યુનને એ બધું અને ઠાકોરભાઈ કહે છે કે અનાજ રાગમાં ગવાય એવું છે બહુ બોલા દેવચંદીધેલા દાદા એ કહ્યું છે એમને કેટલા આશીર્વાદ અને રમેશભાઈ એટલે આ બધું અને આ ખૂબ મોટું વિશાળ કુટુંબ બધું અને તમે બધા સુરતે તો કલ્યાણ કરી નાખી દાદા તો અમારા મહેન્દ્રભાઈ ભાઈ છે ને ત્રીજા નંબરનો તે વસંતભાઈ ત્યાં ગયેલો તે છેલ્દી ઘડીએ કે જેમની જાતે બાળપણથી જીવન ગયું છે અમારા બધાનું કુટુંબનું અને પછી એટલા આંસુ ગાને આવ્યા આ મને વર્ણન કર્યું હતું એમને વસંતભાઈએ અને બધા હતા તેવું કરતી ના આપણે કોખરી જ માંની વાત છે હા કે તમે અમારા દાદા લઈ ગયા કહેશો કરે લઈ ગયા હું છે અને દાદા ભગવાનનું જે વચનો દિવ્ય છે કે તું આજ્ઞા પાડું તો તું દાદાનો નહીં તો તું તારો સીધું તાત કરી એ બધાને લાગુ પડી જાય એટલે દુઃખ બીજામાં ના જોઈશ પણ તું તારું દુઃખ કયા ક્યાં છે તે સમજી લેજે હમ એટલે દુઃખનો બધો જ ઉપાય થઈ જશે સરસ ઘણી સારી રીતે એ સુખમાં કરબડ થઈ જશે કારણ કે શરીર છે ત્યાં સુધી દરેક જણ કંઈનું કંઈ તો ખોળ્યા જ કરે છે શરીર છે ત્યાં સુધી શરીરને સુખ લાગેલું છે બધું તો ખરું જ નહીં કંઈ જતું રહેશે બધું સમજાયું ઠાકોરભાઈ ખરી વાત છે ને સુખનો અઘાધ અનંત સુખ સ્વરૂપ મહાસાગર તો એક નાનું ટપકું થઈ પડે એવું અભૂત મહાત્માઓ બધા માણી રહ્યા છે સુંદર રીતે હમ ત્યારે એમના પરિચયમાં આવે છે એમને પણ કેટલું આજે શાંતિ થાય છે દિલ ઠરે છે લોકોનું ચાલો એકાદ પદ ચલાવી છે ને ભાઈ છેક કાગળ બધાને આપવા પડશે કોઈને બે બાજુ બે છોકરાઓ છે વહેંચશે બધા એને અહીંયા કોઈકને આપજો આ બે બાજુ આપી દો શું લાવ્યો લાવ ભાઈ હ લવ એટલે પૂછવું છે કંઈ હા અને આ બાજુ બેનને આપો કોઈને કોઈ આવીને લઈ જાઓને બધા આપો હા આપડા યોગેશાનંદજીની કળા કેવી છે જોઈ ચોપડીઓ કેટલીક ફેરવવી આવે જંગ સંખ્યાબદ્ધ મહાત્માઓની યાદ કેટલી આ કળા એની જુઓને એ તો એ તો જોડેને જોડે લઈને જ ફરે મોટો થયેલો બે લા લઈને કરે બહુ સરસ કર્યું છે એને એટલે અક્રમવિજ્ઞાન છે ને પૈસા આગળ તો કશો વ્યવહાર જ ચાલતો નથી પરંતુ અહીંયા આગળ પૈસાનો સંગ્રહ કોઈ જગાએ નથી થતો અમે તો આટલા વર્ષોથી જોતા આવીએ છીએ શું અને દાદા ભગવાનનો આ સિદ્ધાંત સંગ્રહ કરવાનો નહીં જરૂર હોય એટલા બધું જોઈએ જ તો એનો વાંધો નહીં બહુ ત્યારે આપણે દસ દિવસ બે દિવસ અઠવાડિયું મહિના એટલી વ્યવસ્થા કરીએ પણ એ નહીં કારણ કે આ કાળ જેવો છે અને લક્ષ્મી જેવી છે કે લક્ષ્મી બધાને ચલિત કરી શકે એવું છે ચલિત કરી શકે જ્યારે મહાત્માઓને લક્ષ્મી આવે આપણે જોઈએ આટલો મોટો સંઘ છે આજે મહાત્મા માત્ર કેવા કેવા સ્વરૂપે પોતપોતાની શક્તિ અનુસાર કેવું ધરે છે બધા એટલે અંકિલ અમને પેલો અમે નમ માણું કે એવામાં ક્યાંક ગયા પહેલી મોટલ ઉપર નિલેશ કે કોઈ ખબર નહીં ત્યારે અમે આ ત્યાંનું હોલિસ્ટિક સાયન્સ રિસર્ચ સેન્ટર માટે બધા ભેગા મળ્યા હતા અને પહેલાં રાવ સાહેબ આવ્યા હાજર હતા અને ત્યારે વસંતભાઈ સાહેબની હાજરી મેં ઉપર તે મોટલમાં હોલમાં તમે મને કહ્યું હતું ને હા અને એમાં એ મોટલમાં એક બિચારા ઉંમરવાળો વ્હાઈટ અમેરિકન કામ કરે અને એ જોયા કરે કે આ મિટિંગ થાય છે અને એને આનંદ બહુ આવતો બોલી નતો શકતું એ પછી હથી બધા પેલા જનરલ બહારની રૂમમાં આવે ને આપણું કાઉન્ટર હોય તે બને એટલે એને મારી પાસે આવ્યો હો એને પોતેની ભાષા બોલ્યો ઇંગ્લિશ અને આઈ વોન્ટ ટુ કોન્ટ્રીબ્યુટ લીટલ ટુ અરો ઓર્ગેનાઇઝેશન આવું પોતે બોલી ગયું સમજી ગયું એ બધું વાત ચાલતી ઇંગ્લિશમાં ચાલે ને ત્યાં તો બધું સાહેબ બહુ સરસ હતું મીટિંગ એ તમે હતા ડૉક્ટર રાધે હતા અને બધા હતા અને ડૉક્ટર આવો આપણા ખાસ યાદરીમાં અને તે વખતે હોલિસ્ટિક શબ્દ ત્યાંથી મળ્યો આપણને કે તમે આ રાખો અને બીજી જગ્યાએ અહીંયા સુરતના સેન્ટર પર મળ્યો હોલિસ્ટિક શબ્દ મને કોઈ બહુ સુંદર છે આવા અને અત્યારે તો આખા દુનિયામાં પ્રચલિત છે શબ્દ બહુ પ્રચલિત છે રિલિજિયસ આ બધું નથી પણ હોલિસ્ટિક બહુ જ કિંમત કારણ કે દરેક માણસને દરેક વ્યક્તિને ભાઈ બહેન બધાને હરખું લાગવું પડે છે સમજો હોલિસ્ટિસિટી ઓફ લાઈફ તેમાં એ આવ્યો તે કાઢીને ધીમે રહી બાકી જેવું એમાં એક ડૉલરની નોટ કાઢી અને એક ડૉલરની સાહેબ હું તો ધન્ય થઈ ગયો મેં કહું એટલા આશીર્વાદ બે